ને માતા એટલા માટે જ આવી શક્યો ને એટલા માટે વાત ગણ્યા આવી दादा मैंने बहुत श्रद्धा लखी कहूंगा परमात्मा शक्ति जन आप शिव शक्ति कही विश्व चला रही है મહાદેવ નામ પ્રકૃતિ પુરુષોત્તમ માં જે તફાવત થયો છે એ શિવ અને શિવ એક જ છે તો અક્ષર ને પુરુષોત્તમ માં તફાવત કઈ રીતે હોય અક્ષર અને પુરુષોત્તમ આ ત્રણ વાત કહી છે क्षण तो नाशवन पक्षर प्रकृति ने कहू तीजू पुरुषोत्तम तो कि क्षर तो मैंने समझाए पर अक्षर पुरुषोत्तम जम शिव जीव ए अक्षर पुरुषोत्तम ए तो तफावत शु के मैं समझू અક્ષર છે પુરુષોત્તમ નથી અને અક્ષરે ઘણા કાળે વિનાશ થાય એવી ચીજ છે હા એટલે અક્ષર ખરેખર કેવાય નઈ પણ આ પેલાક્ષર ની જોડે પેલા અક્ષર ની જોડે ઝડ એ અક્ષર છે હા બરોબર છે આ અક્ષરનો વાત હું જે સમજી છું હા જો કરી આ શરીરમાં પુત્ર તેમ સિવાય બીજો જો ક્ષર અક્ષર હોય તો અક્ષર એ ગણે કારણે પરતે ખરબ થાય છે આ તો આપ પોટોગ્રાફ હા કે કે કે હું અક્ષર એટલે હું સમજી છું કે જેનો વિનાશ નથી તો તો હા વિનાશ ના થાય એનો અક્ષર કે એ એવું ના અક્ષર એટલે બસ દી હું આપણા હું વધારે સેટ પૂછ્યા તો વાત અમે કેજો પરમાત્મા જે ભાન નથી અક્ષર એટલે કાય એમના માટે જીવતો અહિયાં ખગોળિયા બદલ્યા કરે ખોળિયા બદલ્યા કરે તમે ખબર પડ પણ પોતાનું ભાન નથી માટે પુરુષોત્તમ નથી પોતાનું ભાન અપર જીવ એક બ્રહ્મ છે બીજો જીવ નથી એટલે જીવ અને શિવ એક જ છે એ આદ્ય શંકરાચાર્ય નોક એટલે જોડે આદ્ય શંકરાચાર્ય નું પણ પેલી વાત છે કે જેમાં જીવ અને શિવ બે એક જ છે જીવ સાથે ભાન નથી પોતે શિવ માટે અક્ષર કયો જો ભાન હોત તો પૂછો તમે ભાન નથી હું જીવ શિવ એવું ભાન નથી એને જીવ અનેચાર્ય શંકરાચાર્ય જીવ અને શિવ બે એક જ છે એવું કહ્યું તો આપ એવું કહો છો કે જીવ ને સ્વરૂપ નું ભાન નથી એ કેમ બને કે બે એક જ છે તો પછી ના એક નથી એક કઈ દ્રષ્ટિએ છે કે જીવ ને પણ ક્યાં સુધી જીવ છે મન મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ જ ખરેખર આ બધી દુનિયામાં વધારે માં વધારે નીચે છે અને મન નીચામાં છે પણ એ અંતરણ જેને કહીએ છે એ જીવની ઉપાધિ છે મહાકાશ આકાશ એક જ છે આ ત્રણેયમાં ઘટ એની ઉપાધિ છે મઠાકાશમાં મઠ એની ઉપાધિ છે તેમ ખરેખર આ જીવમાં જે મન જીવની સાથે છે શરીરમાં જે આવ્યો એને જીવ કહેવાય છે પણ એની સાથે જે મન છે એની ઉપાધિ છે એ બધું ઉપાધિ સ્વરૂપ હોય પણ જીવ એટલે બેભાન જેને પોતાના સ્વરૂપ નું ભાર નથી એનું નામ જીવાત્માય ને જીવાત્મા પોતાના સ્વરૂપ નું ભાર નથી જીવાત્મા અને જે પુરુષોત્તમ એટલે પોતાનું સ્વરૂપ ભાન સહિત પોતે વર્તનામ છે પુરુષોત્તમ એવું નથી વાર્તા જીવ એક શિવ છે એક નથી કેતા જીવ શિવ છે પણ જ્યાં સુધી આ સંસારી ઈચ્છાઓ છે ત્યાં સુધી એ જીવ છે આ ઈચ્છાઓ મટી જાય અને પોતાના સુખ ઈચ્છા થાય ત્યાં શિવ થાય હોય છે એ ઉપાધિ કહો ગમે તે કહો પણ આ જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી બેભાન છે એનું ભાન નથી કે હું કોણ છું એ ભાન નથી અને પાછો શું કેવાય અક્ષર કેવાય પુરુષોત્તમ ભાન સહિત પોતાના સ્વરૂપ થોડું ઘણું આપણે એક બીજો પ્રશ્ન પૂછ્યું છે અક્ષર ને પૂછ્યો તમે જયું તમે અક્ષર અને પુરુષોત્તમ બે જુદા સાથી હું તમને આપણે આત્મા એક જ છે જુદો આત્મા નથી પણ હું બાવો ને મંગળદાસ કેમ કેવાય છે ને હું બાવો મંગળદાસ તું કોણ ત્યાં બાવો એટલે કયો બાવો ત્યાં મંગળદાસ કે ભાઈ એટલે મંગળદાસ નામથી આપણે રોજો પછી બાવો છે એવું જ એટલે શું ધંધો કરે છે બાવો કહેવાયો અને હું તો હું છું એવી રીતે હું આ હું ચંદુલાલ છું અને ધંધો કરું છું એ બધું જ આ બેભાન પણ એને લઈને બોલે છે એને પોતાના ભાન માં એટલે નામ રૂપ અને ક્રિયા થી જે પર છે એ પરમાત્મા પરમાત્મા ડેફિનેશન બરોબર છે નામ રૂપ ને ક્રિયા થી પર હોય જીવ છે પણ શિવ જ કહેવાને જીવ કે નહીં કોઈ તો એને જીવ કેતા જ નહીં શિવત કેટલું પોતાના સ્વરૂપ નું ભાન સ્વરૂપ કેવાય અક્ષર એટલે મળે નઈ આ તો જીવ એટલે બે ભાન જીવાત એટલે બે ભાન અંતરાત્મા એટલે ભવન માં આવ્યો અને પરમાત્મા મૂળ સ્વરૂપ અંતરાત્મા ભવન માં આવે ત્યારે અંતરાત્મા કહેવાય અને પછી પરમાત્મા સ્વરૂપ થઈ જાય ઉપાધિ શબ્દ ઉપાધિ ને શું કરવાનું છે જીવડો છે જીવડું થઈ ગયું છે ઉપાધિ ઉપાધિ તો છે ઘણી ઉપાધિ પાર્વ આ તો એમ કરીને લોકો ફસાયા છે ઉપાધિ કરીને ચોખી વાત કરો જીવડું છે તે જીવડું બંધ નથી તેથી જીવડું ચંદુલાલ છું અરે ચંદુલાલ તો તારું નો છે તું કોણ છું પણ બોંધ નથી બહન જ નહી જ્યાં આગળ જીવને શંકરાચાર્ય નું આપડે ફરીથી શંકરાચાર્ય આજે શંકરાચાર્ય ના પણ જીવ એ ભ્રમ છે વાતા પુરુષોત્તમ નથી જીવે ભ્રમ છે અક્ષર છે અક્ષર ને ભ્રમ બધા માનુષ્યો ફરે જીવણા કેવાય બ્રહ્મ બ્રહ્મ બ્રહ્માષ્ટમી હા પણ એ જ વેદાંત નું સૂત્ર છે લખેલું હોય તે માણસ ની વાત તદ્દન ખોટી છે અને બ્રહ્મા એ સત્ય છે ને જગત સત્ય છે જગત રિલેટી સત્ય છે અને બ્રહ્મ રિયલ સત્ય છે શું કહ્યું આ કઈ મીથ્યા કશું કોઈ દુનિયામાં કોઈ ચીજ મિથ્યા નથી હોતી અહીં આપણી કોકડી છોડીને આપણે ઉઠાઈ જતો હોય તો આપણે કઈ મિત્યા છે અને પોતાની છોડી ઉઠાઈ જાય તો તમને કેમ લાગે પોતાની છોડી ઉઠાઈ જાય તો મીઠ્યા કે એવું બધું મીઠ્યા મિત્યા હોતું છે આ રિલેટિવ સત્ય છે વિનાશી સત્ય અને પેલું અવિનાશી સત્ય છે વાત તો સમજી ભાઈ આમના બુદ્ધિથી તો આપણે સમજવી ભલે કોકડે લખના લખી ગયા જે જીવાત્મા છે ને અવિનાશી છે એટલે અક્ષર કયો પણ બોન નથી માટે જીવાત્મા કયો જો પોતાનો સ્વરૂપ બોન હોત તો પરમાત્મા કેવા છે પરમાત્મા થી જુદો નથી શું કેમ કે છે કે જેવી રીતે શરીર માં જીવ આવે છે એ છે તો પરમાત્મા જુદો નથી જેમ ઘટાકાશ છે એમાં પણ આકાશ રહેલું છે પરમાત્મા एक एक जीव जुदा है वेदांत आ प्रमाण कहलु अरे जैने कहूल्लू एकज बात हो आत्मा की बीजी बे बातों जुदी नहीं होती आ तो लोग लड़वाड़ियों झगड़ा फोरी का एक घटाकाश ना तो पे रामचंद्र जी गया એ બધા મોક્ષે ગયા તો આગળ દુઃખ ભગવતા આ નર્કમાં જાય છે અને દુઃખ હશે કે નઈ ભાઈ અને મોક્ષ સુખ હશે કે નહીં ભાઈ જુદો એક જ છે આ બધું ઘટાઘ બધું જુદું છે તે જુદું ને તમે પેલું સાંભળો તેના જેવું છે આ તમે તમે પુસ્તક ના લખેલા પણ એને પોતે સમજવાની જરૂર છે લોકો એ ચોપડવાની પી ગયા લોકો હા તો લગડી હોય ને લગડી તે હોનારી જુદી જુદી હોય પણ ઢગલો કરે તો હોનું કહેવાય એવી આત્મા જુદા જુદા છે પણ જયારે એક થાય ત્યારે ભગવાન કહેવાય પરમાત્મા કહેવાય ને એટલે બધું છે જુદું જુદું બધું ભોગવતે જુદું જુદું મને એવો મનુષ્ય આનામ કારણ બંધ મોક્ષ એ ગીતાનું જ વાક્ય છે મન એ બંધન અને મોક્ષનું કારણ છે ત્યારે બંધન કરાવે છે ત્યારે બંધન કરાવે છે અને જયારે ઉપરી સ્થિતિ માં જાય છે ત્યારે મોક્ષ કરાવે છે એવું કઈ નથી જયારે જ્ઞાન થાય છે ત્યારે મન મોક્ષે લઈ જાય અજ્ઞાન હોય તારે જાય છે જ્ઞાન હોય તો મોક્ષ જાય છે સ્વરૂપે છે તો પણ એનું મન નાશ નથી પામતું ને ખરેખર મન આપણી સાથે જીવ ની સાથે હંમેશા રહ્યા કરે મન જીવની સાથે મત ભોગ થતા સુધી રહે છે અને એનું કદું આ બધું આપડે અભિપ્રાય આપો મન ઉભું થાય અભિપ્રાય બંધ થઈ જાય અભિપ્રાય થી એમાં મન ને આત્મા જીવ કે આખો કકરાત ને થયું હોય નથી મન બુદ્ધિ ચિંત અહંકાર એ બધા વર્ગણ છે પણ આવું બધું ગરબા બધું ક્યાં વાંચતું હતું આ ગોંચવાડા આ ઘોચવા એક તો ઘોંચવાડો છે ઘરમાં રસ્તો સાચો બાકી આ કર્મ તો બંધાયા કરે છે જેટલો વખત બોલ બોલ કરો કર્મ બંધા તો અટકે એ રસ્તો આ બધી ખોટી ઉપાધિઓ છે આ પુસ્તકો લખનાર પુસ્તક ના લખનારા ગયા એટલે લગાવી આપણે પૂછવાનું મન થાય છે જ્ઞાની ઘણા જન્મો ને અંતે જ્ઞાની મોક્ષ થાય છે ઘણા જન્મો અંતે ગીતા બે જુદી જુદી વાત કઈ છે એમાં એક વાત એવી કઈ છે કે જ્ઞાની નો ઘણા જન્મે પછી અનન્ય ભાવ થી યાદ કરે અને ખુબ જ મારી પ્રેમ છે ભલે પાપી પાપી એક વખત હોય તો થોડા જ વખત માં થઈ જાય અને બીજી એક વાત કઈ છે કે જે કોઈ પણ પાપી હોય કે ગમે તે હોય પણ મારું જો મારી જે અનન્ય ભક્તિ કરે તે થોડા સમય માં મોક્ષ પામે છે પાપી ના અનન્ય ભક્તિ હોય ને પાપી અનન્ય ભક્તિ હોય નહીં પાપ નો સ્વભાવ ગીતા માં તો બધું લખ્યું છે ગીતા માં તો લખ્યું છે જ્ઞાની એ તો મારા છે મારો આત્મા કેમ કહ્યું છે કોઈ ભક્ત ને માટે એવું નથી કહ્યું કે ભક્ત મારો આત્મા છે પરમાત્મા છે ગીતા માં એ લખ્યું કે આ વેદો ત્રિગુણાત્મક ને વાંચતો નહિ એમ કે છે ત્રિગુણાત્મક છે એવું કહ્યું છે પણ વાંચવું વાંચો એવું નથી કહ્યું ના ના ત્રિગુણાત્મક બુદ્ધિ ફરી જશે કે બહુ અથડી પડશે કે વિતરાગ ને નિર્ભયતા નહીં આવે કે આત્મા વેદ માં હોય નઈ આત્મા તો વેદના ઉપરી એક જ્ઞાની પુરુષ તેની ભાઈ તમે ક્યાંય ડિસીઝ દે જે માગો તે આપે એમ જ્ઞાની પુરુષ બીજો મેં પ્રશ્ન પૂછ્યો ધર્માત્મા માટે પાપી માં પાપી જે કઈ હોય પણ મારી અન્ન ભક્તિ કરે તો એ ધર્માત્મા થઈ જાય છે આ પણ અન્ન ને ભક્તિ કરનાર હિન્દુસ્તાન માં આ વાલ્મિક વાલ્મિક જે થઈ ગયા ને એ પછી લૂંટારા હતા વાલ્ક વાલ્મિક એ લુટારો હતો અને ભક્તિ ઉત્પન્ન થઈ ગયા હતા એને રામાયણ લક્ષ્મી રામાયણ તેમાં શું એના મોગ થાય ત્યાં હતો કૃષ્ણ ભગવાન તો સાચું નથી સમજે અને તેવા હજારો માંથી એના સુક્ષ્મ અર્થ ને પામશે તેવા હજારો સુક્ષ્મ ગીતા સમજ હેલી વાત થયા બધા લોકો લાડવા ખાઈ ગીતા ખાવા પાસે ગીતાની પાસે હજારો માણસ લખ્યા હતા કે સુલ અર્થ ને પામશે પંડિત થયો શું થયું મનને વસ્ત કરવા મનને વસ્ત કરવા માટે જૈન ધર્મ ત્યાં મધભેદ દ્વારા પોતે પૂજા માટે આ બધા ધંધા કર્યા છે બંને ધર્મ એકદમ સાચા છે તમને મળે એ ગીતા નો શ્લોક છે પરમાત્મા કે આ જે બધા જુદા જુદા ધર્મો છે એ બધા જુદા જુદા રસ્તા બતાવ્યા છે પરમાત્મા ને પામા માટે પરમાત્મા તો એવા સરળ છે પ્રાપ્ત થયો દેખાડો એવો સરળ નથી ભગવાન તો ભગવાન તો સરળ ના હોય ભગવાન તો બહુ અસરળ હોય શંકરાચાર્ય ભગવાન હા એ ભગવાન પ્રાપ્ત થયા કોને ભેગા થયા ખોઈ એક માણસ મને ખોઈ લો સ્વામી ને ભગવાન એ બધી વાતો એમને પૂછવા જાવ તારે ખબર પડશે એમને પૂછવા જાવ ને તારે ખબર પડશે જેને ચિંતા મતી સંસાર માં સંસાર માં રહે ને ચિંતા જાય ઉપાધિ જાય મોક્ષ ભગવાન મળ્યા આપડે કહ્યું એના અનુસરણ માં સરસો રહે થાય ના કરે પાછા આપણું બધું સંસાર માં ભાઈ પણ થયો દાસ છે સાકર છે તો કઈ એ તો કૃષ્ણ થઈ ગયો ના કેવાય સં ચિંતા ના થાય એટલે શું ચિંતા ના થાય સંસાર સંસાર ભરે હવે એક વસ્તુ હવે એ પરમાત્મા નું આપડે કલ્પના કરવી હોય આપડે ધ્યાન કરવું હોય એમનો વિચાર કરવો હોય તો આપડે સ્વાભાવિક કરીએ જ ને આપડે બધા પરમાત્મા પૂરા પૂરું સમગ્ર परमात्मा थे निरंजन निराकार नाम, क्रिया धी पर हे ए परमात्मा नु ध्यान करू होने अथवा कल्पना करनी हो कई रीते करू कल्पना भगवान कल्पना पकड़ाय न નિરંજન નિરંજન નિરાગર ને કઈ રીતે પકડો છો ભાઈ ના એમને કઈ રીતે આપણે જો ખરેખર કોઈ ને દર્શન થયા હોય તો હું આપનો આધાર કરો કરીશ મને નથી થયા મારે પણ એવા દર્શન કરવા છે મને થયા નથી એટલે કઈ રીતે થાય મારે જાણવું છે ભાઈ છે આ બધા ભૂતો પાછળ વર્ગ્યા છે ને તેવાણેલું છે ત્યારે ખોરાય ને ખાય છે આજે વાંચ્યા છે ભૂત વર્ગ્યા છે બધા પરમાત્મા દર્શન કેતા થયા એમ નથી જાણતો પણ જેમ નથી થયા જે પરમાત્માને દર્શન કરવા માટે જે કરતું હોય એ દરમિયાન કામ નથી એવું કહેલું ભગવાને ભગવાન જે દર ડાયો છે એનું કામ નથી ડાયાનું કામ છે કે આ પણ થઈ જ દે જીરો એકદમ નથી મૂકી દેવાતી એક જીરો નથી મૂકી દેતી આ બુધી એકદમ જીરો નથી મૂકી દેવાતી પાછા આવ્યા તે પુનસારી મને તો એમ લાગતું તો કે આવશે જ નહીં આ કારણ આ ભૂત વગ્યા પછી ગમે તે જ્ઞાન આપો એમને કૃષ્ણ ભગવાન ગમે તેવા ભગવાન બને તો ભગવાન ભગવાન ભગવાન ને લાગ પડે પણ એમને ના પડે બહુ તો આમ કેળાવ ને એ ચોખ્ખું ખાતું ચોખ્ખું પડે બુદ્ધિ પતિ એ રીતે એટલે હા અહિયાં આગળ પ્રેમ સાંભળા જ છે પ્રાપ્તિ થઈ જાય કૃપા કરો કે આ ભેજા માં બેસી જાય રસ્તો થઈ જાય મને ઇચ્છાશી નું વર્ષ ચાલે છે ઇચ્છાશી નું વર્ષ ચાલે છે ભગવાન મને વિનંતી છે વર્ષ થયા ભગવાન મને ક્યારે બોલાય લે કેવાય નઈ મને જીવાડે છે ગર્પણ માં લોકો દુઃખ પડ્યા શું કા જીવાડ કોણ જીવાડ ના રે એને કોણ જીવાડે છે તમે તમારા તમારા પ્રાણ જીવી રહ્યા છો કોક નો કોઈ કોઈનો આચરો નથી તમને આવું કઈ માની બેઠા છે અને ભગવાન તો તમારું સ્વરૂપ છે તમારું પોતાનું સ્વરૂપ છે બીજી વસ્તુ જ નથી બહાર વસ્તુ જ નથી એ જોવા સ્વરૂપ ના જોવાડે તો અધિદે માનપણું છે એટલું જ બાકી કોક તમે આ જીવાડે છે અને એને કોને જીવાડ્યો ભગવાનને ભગવાન જયારે નિરંતર જીવતો છે અને તમે અક્ષર સ્વરૂપે નિરંતર જીવતા છો ભગવાન પુરુષોત્તમ તરીકે અક્ષર માંથી પુરુષોત્તમ તારે કલ્યાણ થઈ જાય અક્ષર ભાગ તો આમાંથી આ બારી મળે છે એ અક્ષર ભાગ અને અક્ષર ભાગ જોડે જાય છે કાયમ એ અક્ષર સ્વરૂપે તમે જીવો છો ત્યારે અને પોતાના પ્રાણ થી કોઈ જીવાડનાર છે ને કોઈ કોઈને કશું હાલનાર નથી ભગવાન કોઈ ને કશું હાલ્યું નથી ભગવાન તો તમારું સ્વરૂપ છે આ બધાને હું કઉ છું યોગક્ષા હું હું તમારું છે નહી તો લખાવું છે તો એમ કે તમે મારું ચલાવી લો છો બધા અમે ચલાવીએ પણ અમે તમારું ચલાવી રહ્યા છીએ પણ તમને લાગી રહ્યું છે એવા ત્રીસ હજાર માણસ માથે જેને ચિંતા ના થાય અને તમને એમને બેહાડ્યા હતા પણ તમે પેલું મટલું રહી ગયું નિવારણ મેળ્યું તો રહી ગયું કાથું ચાઇ મને કહે છે પૈસા ની અરચ હોય તો આ તો મોક્ષ માર્ગ જે માગો એ આપું એમ કઉ છું હાલુ રસ્તો બતાવી દો મન ને શું કરવાનું મન ને મને તો આપણે વાગા ચડાવવાનું મનમાં દ્રઢ કર ધંધો મળ્યો એટલે અમારી પર થોડોક સીધો રહ્યો તો મોક્ષ થઈ જાય પણ દોડ આપણે કર્યા કર્યા ચોપડી લખેલું એટલે મત ચડાવું બોક ના થાય જો ચોપડીમાં ચોપડીમાં શબ્દ હોય બીજું બોર્ડ કે અહીથી આથી સ્ટેશન દોસ્તો એ કઈ આત્મા છે આત્મા તો પરમાત્મા દેખાય તમને આત્મા આપણે બધા જ સરમાત્મા એક જ છે પરમાત્મા ભગવાન રાજા જો રાજા જો તેમાં રાજા થઈ જાય ભાવના આપીશું પછી જીવો બોલો ને જીવ માંથી અમે શીવ કરી આપીએ તમને એમ લાગે કે મારે થઈ ગયો તાર પછી બોલાવી સાઈડ માં ઉપર એટલે કઈ તો આપડે જે છે આપણે સ્ટેશન જ જવું છે સ્ટેશન થી ગાડી માં જવું છે આપડે બસ માં નથી જવું એટલે પછી બધા એવા સંજોગો કેવા નીચે ના પણ નિય માટે ફરી જાય આપડે ફરી ફેર એ બધું આપણને નહીં પહોંચી વળે કારણ કે આપડે આપણે પુરુષ જાતિ છીએ શું છે સમજાવું હોય પણ એટલું બધું સમજણ કરવું પડવું મુશ્કેલ એને નિશ્ચય લઈને ચાલુ समझ विचारीत नहीं राग थे राव थे बाजू बाजु खबर हाँ એટલે સમજ નથી એટલે એનો નિશ્ચય પણ એટલો બરાબર નથી એ સમજમાં આવતું કેમ નથી અનારું છે ને पर बरावर पर आड़े, आड़े के सत्य माने। आज आज छे छे. पर हम शक्ति जक, हाँ दादा मैंने लगे शक्ति तो કર્યા કરે અને એમાં કેટલું એ છે કેટલું આરાધવા આવી ગયું છે કેટલું એ કરવા આવી ગયું છે તરત આપણને જેમ જેમ વિચારે તો દાદા આ કાળ જ એવો છે ફાઈલો લઈને આવે છે એવી એટલે એને વિચારવાનો ટાઈમિંગ એવો થયો વિચારે જ એને આ અંતરાય પાડે છે ને દિવસ દરમિયાન ના જે વ્યવહારો છે કારણ કે વ્યવહાર માં અંધાય રૂપ છે એ પછી મન ક્યાં સુધી અને એક જ સિદ્ધાંત પર ચાલે મન એ સિદ્ધાંત પર કન્ટિન્યુ નથી ચાલતું એને વિગતવાર જોઈએ છે અને બીજી વસ્તુ એટલે કપાસ હોય કે આ કપાસ છે બીજું ઉગ્યું માત્ર કઈ ન કરે નાખ્યું નાખ્યું શું હતું બીજ જ ખબર પડે ઉગે નહી ચાન્સ ખબર પડે ઉગતા ગયા બીજા એનો નીચે હોય તો એને ખબર પડી જાય ને એનો નીચે હોય તો ઉગતા પેલા જ એને ખબર પડી જાય ને આગર બીજું બીજ દેખાય તને કામ લગાવ્યા બધી કામ લાગે આ ગજેબ ને આપડા દેહ નું જ છે આપડા દેહ નું જ છે ને એટલે લાગે ને એટલે એટલે ને પતડે છે હર કિતેન દર્મે હર કિતેન એટલે હોય કે માર એક ને એક તો ગોદ પર ના કે જલમેન વારે કે યે જો ના કે છે યે જો ના કે હવે એ જ ના પારે છે એ જ ના પારે છે અતારે એ બતાવતા જો કામ કરે બની શકે બની શકે એક ના બી બધી દબાણ દબાણ બધા નહીં છે ખેલવાય ખરું પણ પાછું આવે તો ખરું જયારે સમજ થી પાછું આવે નહી આ તમે છે તે આને આડાયો